એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નાગપુરમાં બેઠા બેઠા પરિંદા વાર્તા સાંભળે છે અને તેની સાથે તેનો ભાઈ પરજન્ય પણ છે આવો આવો પરજન્ય ભાઈ પરિંદાબેન આજે હું તમને એક સરસ મજાની વાર્તા અઢારે અંગ વાંકા એક હતું ઊંટ આ ઊંટ ને એવી ખરાબ ટેવ હતી કે જંગલના બધા પ્રાણીઓને પંખીઓમાં રહેલી ખામીઓ જોયા કરે બધી કદરૂપી દેખાય છે તારા હાડકા જોઉં છું ને મને લાગે છે કે હમણાં જ તારી ચામડી ફાટી ને બહાર નીકળી જશે બધું ભેંસને જુએ તો ઊંટ બોલે મને લાગે છે કે તે ભગવાન એમાં તારા બેડોળ વાંકા ચૂકા શીંગડા તો તને જ કદરૂપી બનાવે એવા છે વળી હાથી ને જોઈને કે અરે આથી તું તો જો આ બધા પ્રાણીઓમાં સૌથી વધુ આટલું મોટું મસ્ત શરીર અને પૂછડી તો જો કેવી દોરડી જેવી પાતળી પાતળી અને તારી આખો જો સાવ ઝીણી અને કાન આપ્યા છે સુપડા જેવા કોઈ ભગવાને બતાવી આપ્યું ચાંચ બનાવીને કે એમને કેવું હસવું આવ્યું હશે કોઈ ની ચાચ આવી વાંકી હોય આમ ઊંટ બધાની ખામી કાઢે ને બધાની મજાક કરે शोले पहला ऊट ने, ने कहू अरे ऊ आ बीजा खामी का तारी गंदी टेव छोड़ी दे भू तारी जातने तो जो પગ અને પીઠ પર નીકળેલી બેહુથી ખૂજ તો જો ખરું કહું તો બધા પ્રાણીઓમાં સૌથી વધુ બે તો તું છે બીજા પ્રાણીઓમાં તો એક બે ખામી હશે પણ તારામાં તો ખામીઓ જ ખામીઓ ભરેલી છે બધું કહી દીધું કે બીજાની ખામીઓ શોધવાની રહેવા દો તો આવી હતી આ અઢારે આ વાંકા અંગ વાળા ઊંટની વાર્તા तमें आ वर्ता सा मजा पड़ी ने चलो आज आती काज